આપડે માટે હોટલ માં બેઠા વપરાઈ જાય વપરાઈ છે બહુ સારા કર બે ત્રણ હજાર ઘણા મળ્યા હાથ ઓછા ઓછા લેવા પડે કોઈ દબાણ નથી દાદા એ દરેક મહાત્મા નો જે લક્ષ્મી નું વહેણ જે અક્રમ વિજ્ઞાન પાછળ લેવા માંડ્યું છે દાદા એ ઉભું નથી તમારે દર તરફ અમેરિકા આવતા રહેવું પડશે સારું છે ડોક્ટર એવું કહે પાસ છે કે ન પાસ છે બરાબર જોવા મળે હું બેઠું છું ને કોઈ બોલે ના કોઈ નઈ બોલે મને કોઈ બોલે ના કોઈ ડાક્ટરે બોલે ને લે આપડે માથે ના લઈએ આ મને બોલી આ દાબી આ દાતા આ દાજે આજે કીધું મબો બે દાબ આ દાતા શું કયો તકું સુદામાં સુદામાં કયું ભાજી જરા જલ બાઈ ના ક્લોથ ફોલો એટલો ફોર દાદા શહેર ના સવા કલાક જેટલું બોલ્યા હા દાદા પછી પાંચ ઉતરે એક કડે પાછું ચારે જ ઉતરે ગયા હા દાદા ઉતરે એવું છે જ્ઞાન પાને વાત કરી થશે એવું મારા મને મત રોજ કરે ન લાય લોકો ભય ને નથી જ ભગવાન જોઈએદાસ સૌથી મોટા સૌથી સૌથી નાના થશે નથીદાસ બે જોડે રહેલા મીઠાઈ અડધું બધું ખાઈ ગયા લોકો ગયા મીઠાઈ ભાજપ અને આ લોકો નથી ખાઈ ગયા નથી પછી ભેગી લાગીને તો જોવા પાછા એ કુવા કુવા ચઢ ગયા ગાળા સર પડી ગયા પીવાનું મારી આગળ બધું બધું વસ્તી વધી ગઈ બહુ છુટ્ટી બધી વસ્તુ મધુભાઈ ના દાદા ભાઈ દાસભી ગોવર્દીશંદી દેયા કોના દિવસથી ટીવી જોઈ લે બધા એ બોલ ટીલલોય મારા ગઈ નતું લે બાદ સોને દવીની ચોપડી વાંચી લીધી તો આપણે આપણે ચલે જ નહોતા મને કે સબ્બી ભેળા રા માણસ નાગું બોલાય છે તું શું માટે કોઈ કઈ હે વધુ વધારે નથી બધા બંધ થઈ ગયા જાય ભાભી હતા ને ખાઈ નઈ ગયે એવું અમારે ઘડિયા ગયા તા ગયા દેદ ઉત્સાઇ ગયા નથી દાદા મોટા મોટા એ તો જવરબા ને પૂછ્યું હશે કે દાદા ના હતા ત્યારે કેવા લાગતા અમે પૂછેલું કે દાદા નાના હતા ત્યારે કેવા દેખાતા હતા એવું પૂછેલું અમે કહ્યું ગલગોટા જેવા દેખાતા હતા એટલે ગલો નામ પાડેલું સારું તોફાની હતા મેં પૂછ્યું તોફાની હતા તો કે છોકરા જોવા તો ખરાબ ને એમ પૂછ્યું કે તોફાની હતા તોફાની તો છોકરાઓ જોવા તોફાની તો ખરા ને જલાયા નો છે આપણે જાણી લો બાકી થોડા મા બાકી નાનો દસે મને લીધા શરીર શુલ્ક વગર ગયું એટલે બહુ હારું હારું બહાર થી બહાર ની ફાય છે દરવાજે ખાલે કોણ છે બરાબર છે કોણ છે હું આ બાર લડ્યા તું હતું મને મજા મૂકી દઉં તો અમલ એટલે પછી મંદિર બાળક મને બહુ વાંધો છે મને નામ ગલો પાડ્યું ગલું ગલું કરતા રહ્યા ગલું લોકો ગલો કર્યો પછી ગલા કા કર્યા તારે કપડા વગેરે ત્યારે કપડા વગેરે ફરવાનું દસ વર્ષ થી દસ વર્ષ થતા કપડા વગેરે ફરવાનું બધા તો લાંબુ ખમીજ પહેરાય છે એટલે પાઠવું પહેરવાની જરૂર નહી એમ કે પેલા તો લાંબુ ખમીજ પહેરાય છે એટલે પાઠવું પહેરવાની જરૂર નહીં ના એવું નથી કરે નહિબરિક દિગંબર જાદુ આવું ફરે દિગમ્બર દિગમ્બર વાર્ત થયો જયારે વાત દિશા એ વાત છે દિગમ્બર એટલે શું જે શબ્દો ભેગા થયેલા છે બીજા સાથે ચેત કરી ધોરણ છે જેના વસ્ત્રો ભગવાન સાહેબ જે છે નામ પાડીનું પીતા અંબાડા સમજાયું બબ મારો પણ એટલો જ હતો તા 10 15 થઈ કે તરત ઊંઘી ગયો બસ મારી તેરી હવે થોડી જ મિનિટો થાય ઓર જરૂરો સબ દે પર અને મેં થોડો અભીનો પ્રયાસ કર્યો હું જાતે જ કરી દઉં કરી પડવા કેમ પણ ગોસાળ દે તમે અકાઉન્ટ બતાવો ને એમાં બધું નીકળી ગયું પેલું પુણ્ય ખર્ચા એ વાત કઈ ને ગઈકાલે આમાં આમાં પુણ્ય વપરાય છે એ નીકળી ગયું આવું ના હોય કાળમાં ના બની રહેતી ભાઈ અને મળી રહેતી આવું ના રાખું ન ભાગીદારી વિચાર્યું બઉ ધારી ને એને આપો એટલું ધ્યાન રાખી હાથ ધરા એક જણ સવારે તો સવારે આવે પાંચ પાંચ ડઝન તો બહુ સુંદર ગઈ મને બઉ ગમી ગયું મારું માની ફોટો દેખાય એના કહેવાય યાર તમે કશું રવા દેતા કે કાલે રાત કમ રહી એના પર ભોળા ના લાગ્યા મને કે ગઈકાલે મેં વાત સાંભળી એ ઉપર મને તમે ભોળા નથી લાગ્યા બહુ ચોક્કસ તમે ભોળા નથી ચોક્કસ છો બહુ છો કારણ કે પુણ્ય ખર્ચવામાં તમે બહુ પાકા છોડી દીધું હીરાબા તમારું રહ્યું તમે બધું હીરાબા ઉપર છોડી દીધું અમને આ બધું મોડું જ્ઞાન આવું પાકો અમને આ બધું જ્ઞાન બહુ મોડું મળ્યું પેલે થી તમે પાકા ના ભાઈ બઉ પાપ આ બધા પણ કેવું ચાલો દાદા જોવાની જવા દે એક સર આ કે જો અમારો વાડીયા ને કાન કાપી લેવો પક્કા છે દાદા ઓટી મારી ઓટી ડાળીન કોરો શું કાં કેમે જે જન રહેને તે પેને સાથ કે તો આવડે જાર આરામથી હોય તે વેનો દોયે ગાડી બલે સાથ કે કે તમકે રહેતે કેજી સરસ તમારી ચોપડી માપતા એવું લાગે જ છે ચોપડી માપતા તો અમુક દાખલો એવો છે તમારી ચોપડી વાંચીએ ને એવા બધા દાખલા એવા છે ન થાય એટલા માટે તું જાણતો નથી હું જાણું આ સંજોગ કેવો કોણ બોલે છે મંગલદાસ બોલે છે લોકો ગુને મારા તરફ ના છે મને પહેરા બોલા બોલા થાય છે ભગવાન કરી શકે ભગવાન દાદી વધે કરવાનું કોણ બાવાનું કોણ રાજી થવાનું કોણ રાજી થવાનું દાદા હા દાદા દાદા કઈ પેલા બધા પ્રાર્થના કરે તો જરૂર બને કામ બધાની ઈચ્છા હા દાદા કોઈ ભાઈ બોલતું નહિ પણ અંદર ખાસ જોવાના મહાત્માઈ ગયા મેં ભાઈ પાડેલું શું બની છું એટલે ધ્વા ગયા નહી બધાના મનમાં ઘણું સારું કાઢ્યું એમ હા હું તો અરજ કરું છું આ શરીર મારું કોઈ કામ કરવાનું નથી હું શું કે છું મને કોઈ એમ નઈ કે ના સંજુ બોલ્યા હું એ બે હશે નઈ હાથમાં હાથમાં શું બોલા હું શું કરું છું બધા ને ક્યાં હું છું બધા હું છુંબડા છે એ તમને એમ કેવું લાગે છે તંદુરસ્ત થી પાંચ વર્ષ ની અંદર કેટલું બધું કાર્ય તમારું છે આખી જોઈ શકે છે તો એક સત્તર મત મારી ગયા આવી ગયો બધાની જાય બચી દર ગણેશ મળે ને ઉત્તમ કહેવાય બધા બ્લડ લેતી તમે તમારું ધન છો સરસ કરો કોઈ ખુટી મદદ એના માટે ધન મોતી મુક્તિ મે પરમાણુ ના જે અણુ છે આપડે લખેલા છે એ પરમાણુ માં તો જોત માં અત્યારે આપે રહી ગયો છે અત્યારે જોત વધતી રહી છે આધાર બધો છે ના વધે તો વાતા ઠંડી અને ગઈકાલથી આ વાતાવરણ જોવું જોઈએ આવ્યો ને બેઠો ગાડીમાં અને વરઘોડા ફર્યા બધા પછી કહેવું બાયું નથી પછી ચાલો વાલો બીટી ગઈ છે કઈ ફરક પડવાનું નથી હવે બધું સરસ થવાનું ઘરે આ ત્યાળ જો મને લાગ્યું બે વ્યક્તિ માં ઘણું લાગી શું છે સ્ફૂર્તિ નું બે વ્યક્તિનારાયણ નવ વાગ્યા મને બેટલું બધું કરી શકે બરોબર બધા કહ્યું મહાત્મા દાદા ભરઘોડ નીકળે છે બે લોકો ગીતા બે મા કરીું થાવ ભાવના કલેકાડે આવવું જ પડશે કયું કયું તમે તો મહિના માટે આવી દોર મહિના સચા કોઈ ડાક્ટર નહીં સાચા કોઈ ડાક્ટર પણ કરાવવું મોટા ડાક્ટર ખરું બોલ કે એમને આવું ધક્કો મળે કે એમની કીધે એને મળે નથી અમારે અઘરું થઇ જાય આવું ફરી બોલે બોલે તો મને ઘણા વખત પૂછવું શું કરું મન લાગે આવું મને પૂછાય પણ હાલ કરું અને મારો ભૂલ પકડે ગયા અને મર્યા વગર વિચાર ગમે તે હોય બધા નાખી ગયા શું કરે આવું કરે નઈ કઈ કામ જોડે આવીને તમે સવારે બેન બોલ બોલો ત્યાં સુધી કરી બધી તો બધું છોડી નહીં રે વાત પણ કરું કે તું હમણાં મારા કડા કરે કે કપટ કરે તો જતી રહી પણ લાવ ધીમે ધીમે એને મલમ પટ્ટી કરીને પછી લાવો તને આપણે નાખીએ દુર્ઘુ છે આપડે કરીએ આ માથા ગુરુ શું કરીએ બે લોટા પાણી સમજાશે ને પરિપૂર્ણ ના થાય दादा એટલે ત્યાંથી ઉતરી પડી ગઈ મન કેરા નિર્મળ કે સંપ બેઠા दादा નીયુ બેટા તાન નીયુ બેટા દોઈતું ના પડતું હતું કે મર કે આ બાજુ જગી દે જગી ના કે બાંમી ના છે બાજુ ના કી છો दादा જગી જગી લાગી એ બસ કરીય તો હા કરવાના दादा ઓ બોલ્યો ગરે આ दादा તો બિડા બોલ દે ભાઈ આ दादा તમને તમારી ભૂલ ઘટના વાર લાગે પોતે ને તમે હું છો બાવાની બધી ભૂલો ગઈ હતો કેટલો વખત બાવા થઈ જાઓ ને તમને પોતાને બાવા ની ભૂલ બરાબર રાખીએ છીએ કે રાહ દે છે